આટલું બધું ઘડિયા જ બે હજાર રૂપિયા ઘડિયા કેટલા કુદરત પણ આ પ્રકૃતિ છે હા જોડા કશું એ ના કર્યો હોય પણ બાર સોદા લેખી લખી નાખવા હોય શું કહ્યું સોદા થઈ જાય બરાબર તમને શુદ્ધાત્મા દેખાય બીજા લોકોને કે શુદ્ધાત્મા દેખાય તમને જોવા જાય છે નહીં થતો ને પેલો થતો હતો આ જ્ઞાન લીધા પેલા કેટલા થતા હતા ના ના લગ્ન માં જોવું લગ્ન હોય જોઈએ માત્ર સ્ત્રીઓ ને એવું ને પુરુષ કરે એવું બધું આકર્ષણ વાળું દેખે એટલે આપડે શાક આકર્ષણ વાળું લઈને આવીએ છીએ ના લાવતું હોય ના લે છે બઉ સરસ શાક દેખે લઈને આવ્યો છે ત્યારે આકર્ષણ વાળી નહીં લાવતા લોકો સરસ દેખાતી પછી ખાટી નીકળે જોઈ વાર પછી ઉપરથી નારા પછી કાપ્યા પછી મોડું ખાતું થાય તારે પેચા સુધી પૈસા સુટી પડ્યા કે છે બધા વાંખના ચમકારા છે વિવેકાનંદુ કર્યું મરચા નાખે આંખ માં તેથી કઈ સાથે વાંખ ફોડી દે વાંખ નો પરિવાર પેલા તો એવું એવું વિચાર કરતા કે અહીં ના જોન થાય મામા દીકરી થાય ભરણ થાય અહી ના જો કશું જોવા માં બાકી જ નહી રાખતા હા જઈ કઈ જાતના આ પાછળ કહેવાય આ તો પાછળ તો આવી ના હોય વિવેક જેવું ના હોય થોડું ઘણું વિવેક હોય નો કાયદો હોય કેવો હોય કેવાય ઉર્જાગતિ લિમિટ અને મુખ્ય જવાની લિમિટ કઈ એક પત્ની વ્રત એક પતિ વ્રત શું અને રામ નો તો કાયમ છે તે બ્રહ્મચર્ય વ્રત જેવું હવે એ તો બહુ સારા ને થયું કે વિચારો હોય ધરાવતા એક વર્ષ નું લીધું હતું ને તું જાણો ને તારે ઉતાવળ નહીં કરવાની એ વર્ષ નું તારણ કે આપડે કઈ ટાપુ નહીં કરવાની